જગત આખું શબ્દ બ્રહ્મ છે એ તો છે જગત નો આખો બધો અધ્યાત્મ રિલેટિવ અધ્યાત્મ છે બેન ને એક બે પ્રશ્ન પૂછ્યા મેં બઉ સેટીસ્ફેક્ટરી જવાબ આપ્યા મને એમ ન તમે ગુરુ બરાબર પકડ્યા છો અને ગુરુ ના ચરણાર્વનમાં બધા દેવો નો વાસ કોઈ દેવ બાકી નથી એ ઉપરથી તમે કોન્ટેક કરાવ્યો છે નહી વાત કરીને સુતિ નું વચન છે ને સુતી કોઈ મનો સાક્ષી મનોમી દ્રશ્ય કો દેવતે આ વિજ્ઞાન શું છે એ શું છે અવર્ણ નહી છે અલગ કરી છે કોઈ દાડો એ કોઈ એ જોયું જ નથી જળને ઓળખે પણ ચેતના ચોખ્ખે લઈ ને પણ એમાં આપને શું ફાયદો થયો હું તો ઓટલો સાર્યો એમાં આપણે આત્મા પ્રાપ્ત થયો આત્મા કોઈને પ્રાપ્ત થયો નથી આ બધા બહુ માણસ ફોટી ને આત્મા મહિર સામે થયો ગૌતમ બુદ્ધ આત્મન બુદ્ધિ ના ટોપ લેયર હતા ગૌતમ બુદ્ધ બુદ્ધિ હોય મહાવીર અહી બેઠા હોય અને મળી જતું હોય તો ગૌતમ બુદ્ધ ને ભાઈ ઉપાધિ થયા કોઈક પતિઓ જતો હોય બઉ થયા માહિતી કશું ના થાય બુશનલી છે બુદ્ધિ અહંકાર હોય ચૌધરી અમારામાં અહંકાર એ બુદ્ધિ એ આ તમને જે જ્ઞાન મળ્યું કશું ખોટું નથી લાગતું આજે ગયા જન્મ આપડા લોકો કેસે ભ્રષ્ટ પુરુષ યોગ વાત ખોટી નથી કઈક જમે રકમ હોય તો ઉઘાડ થઈ જાય એકદમ ઉઘાડ થાય નહીં પણ આવડું મોટું ઘર થઈ છે એવું કલ્પના નહીં કરેલી આ તો દસ લાખ વર્ષમાં ન બન્યું હોય કેટલા દસ લાખ વર્ષમાં આખા વર્લ્ડ નવી સુધી ડિરેકશન આપવાની છે બધા ફ્ડના સાયન્ટિસ્ટો ને માનસ શાસ્ત્રીઓને નવી ડિરેકશન નવી વાત હવે આ આ જો પરપોટો ફૂટે નહી તો કામ થશે લોકો થઈ જશે જો દસ બાર વર્ષ ટ વધારે કૌશું કઉશું એ જ કામ કાઢી નાખશે બીજું કઈ બીજું કઈ નઈ આ તો મારી કહેવાનું લોકો માટે છે ને એવું છે સેવા લોકો ના જ્ઞાન માટે છે એવા પુરુષની જરૂર છે પૂર્વજન્મ હશે પૂર્વજન્મ નો આ જીવ તમારી સાથે ભેગું ના થાય ત્યાર છે તમારે મારો સામો બે હે નઈ ને મારા સામે તમારે બે હાય વાતચીત થાય ને હિસાબ તો ખરો બધ બસ નવું નથી વિજ્ઞાન નવું છે એ નવું નથી વિજ્ઞાન નવું છે એટલે જ્ઞાન છે મેમ્બર ઓફ ધર્થ ફિલોસો સોસાયટી એ ગુરુ શિષ્ય સંબંધ હશે પહેલાનો પૂર્વજન નો પૂર્વજન્મ કોઈ પણ શિષ્ય હોય કોઈ પણ સંબંધ હોય આપડે ઉડા ઉતરી હોય છે સારું વગર ભેગું થાય ને ભેગું થાય ત્યારે એ છે ચોક્કસ છે ચોવીસ કલાક રીબર્થ આપડે બર્થ અને રીબર્થ સાચી અમેરિકન્સ માને છે બર્થ અને રીબર્થ ની વસ્તુ સાચી છે પરિણવાર અમને પૂછે છે કે આપણી શી માન્યતા છે ત્યારે કેમ તમને શું વાંધો આવે છે પોતાના મનમાં શ્રદ્ધા છે પણ એમને સાયન્ટિફિક રીતે સમજાયું ત્યારે એમ વ્યક્ત કર્યું દેખવી વાત વેદ નો ઉપલેષક બન્યા એમાં છે કે શબ્દ બ્રહ્મ આપડે કઈ પણ એ ભગવાન ના કેવાય કે લોટ પાડે લાકડા તમે એ બેસો લોટ પાણી લાગડા એ પોતે દેહદારી રૂપિયા પ્રમાણ પામકૃષ્ણ પરમહંશ રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ ભક્તો ભક્તો બધા ભક્તો સાચા ભક્તો રામકૃષ્ણ પરમ રમણ મહર્ષિ આત્મા સાચા ભક્તો સાચા ભક્તો કેવાય રમણ મહર્ષિ તો કેવર આત્મા ઉપર જોયેલા બીજું કોઈ ચીજ સાચા ભક્તો કેવાય તદનડી ના સાચા કે ધર્મ હોય ત્યાં પૈસા ની જરૂર હોય ધર્મ હોય ત્યાં લાડેલી મારેલી ઘેર પણ છોકરા ગયડા માણસો ભણેલા ભણ બધા પોસાય તેવા ધર્મ હોય આ તો યા ટિકેટ વાળે લગતો જાય તો ચાલે ત્યાં આગળ આધ્યાત્મિક આધિભૌતિક મેળવવાના ઉપાય કયા એકતા તો ભૌતિક સુખની દુકાનો તો બધા ચાલુ જ છે જોઈએ ભૌતિક સુખ જયારે જોઈએ છે તેટલા દુકાનો ચાલુ જ છે અધ્યાત્મ દુકાનો હોતી નથી અધ્યાત્મ ને દુકા નથી ને આજે અમુક જાતના દર્દીઓને માનસિક રોગ વાળ ને પણ હોય તો એ માણસ ના રોગનો વિચાર કોણ નિકાલ કરી એટલે એમના માટે જરૂર છે અમુક માણસો મિસગાઈડ થાય ને કેટલા બિચારો છોકરાઓની લાઈફ બગડી જાય ને કેટલા શું થાય પણ કેટલાક લોકો દવા કરે છે કે છે એટલે મને આ રિપોર્ટરો પૂછે કે આપનું શું મંતવ્ય છે એમને જીવા દેજો અરે એમને નાશ ના હિસ્સો જ્યાં સુધી આ લોકો આવા રોગી છે ત્યાં સુધી આ ડાક્ટર ની જરૂર છે હિન્દુસ્તાનમાં આવો રોગ જ નતો અને આવા ડા આ રોગ ઉત્પન્ન થયો છે આ ડાક્ટર જરૂર છે એ કેવી રીતે થઈ શકે જ્યાં એ સત્ય છે એમ પૂછે છે આજે સમાધિની એ વાત કરે છે સત્ય છે સમાધિ એવું છે ને સમાધિ તો ગાડાઓની સમાધિ ખાઓની સમાધિ પછી મહેનત કરેલી સમાધિ યોગ ની સમાધિ આ બધી સમાધિ ભાષામાં સમાધિ અમારે ત્યાં કોઈને દોષિત જોઈ શકતો નથી એટલે પછી હું કોઈને દોષ કે નિર્દોષ છે બિચારા એમની દ્રષ્ટિથી એવું લાગે છે સમજિત મને દેખાતો નથી એટલે હું દોષિત કરું પણ જેમ છે એમ હકીકત તમે પૂછો એમ જવા ભાઈ આ માસ્તર આવ્યા છે આ માસ્તર આવ્યા છે રામકૃષ્ણ પરમ હશે વિવેકાનંદ એની પાછળ પડે ને એની લાઇન મોક્ષ ભણી લઇ જાય મોક્ષ ના બને અમુક મોક્ષ બોષ તો હવા માં ખાય ને હંમેશા મોક્ષ માર્ગ હોય કેવો કે જો આ ટિકેટ બિલકુલ ના હોય